તેથી તો તેથી તો તીર્થંકર ભગવાન કે છે મહાદુર્લભ છે આત્મા જાણો કે છે મનુષ્ય પણ મળવું મહા દુર્લભ છે એમ જાણો કે ના ભલે મનુષ્ય પણ એથી લાડવા ખાવાની ખીલ છે મનુષ્ય પણ તો થોડુંક જ અર્થ જ્ઞાન હોય અરે ધર્મ ધ્યાન વધારે બે મિક્સર થયેલું હોય તો મનુષ્ય મળે ફરી આ બધા શિક છે તૈયારીઓ છે નહી તો પછી આ કાગળ બનાવશે ચાલે ને ત્યાં તો કાયદેસર નું થોડું આર્થ ધ્યાન અરે થોડું ધર્મ ધ્યાન બે મિક્સર થાય એની ઈચ્છાથી નહિ થતું ફરાણે કરવું પડે છે નહી કરવું પડે છે જય સચિદાનંદ કેવી થાય છે જેમ પોલીસ વાળા ને દંડો મળતો હોય ને તેના દીક થી કરવું પડે એવી રીતે જે દઉદેદાન પોતાને ઓછું આપવા માટે હા એટલે આપડે એને પૂછે છે ચાલીસ મીટર માંથી અડધો મીટર જેટલું વધે પણ આપડે કઈ ઓછું બી આપ્યું પેલા રૌદે ધ્યાન પણ હું શું કરું કે છે એટલે પરણે કરવું પડે પેલા રાજી ખુશી થઈ કરતા હતા અમે કેટલાક ને મનમાં ના ગમતું હોય એવું બને કે ના બને ના ગમતું હોય ને આરામ ગયા બધા અથવા ગમતા વાળા થોડા ના ગમતા વાળા વધારે નઈ તો આ તો ઊંચી ક્વોટિટી બીજી અધુગધી જાય પણ છૂટકો ના છૂટકે જવું પડે પર કરવું પડે છે આખો દાડો રૌદ્ર નું કારખાનું કાઢ્યું હોય કકડાઉન નહીં નઈ ને એટલે એમને ત્યાં ગોડાઉન બધા કરે હવે આપણું જ્ઞાન એવું છે કે આર્થે થઈ જાય શું થઈ જાય અને ભગવાન ભગવાન ચોવીસ ડિસેમ્બરે શું કહ્યું ધર્મ કે આર્થ ધ્યાન રૌદ એનું નામ ધર્મ કે નઈ ત્યાં સુધી ધર્મ જ નહીં ધર્મ ધ્યાન અને શુક્રધ્યાન હા એ તો બધું મોક્ષ મોક્ષ નું કારણ છે આપડે તો કોને ગુસ્સો આવતો હશે પ્રતિબળ કરતો હશે શું છે ધ્યાન ના થાય તમારે થતું છે બોલતા નથી ને રમણીકભાઈ કે છે કે બીજા દોસ્ત જોશે ત્યારે થશે શું બીજા દોસ્ત જોશે ત્યારે થશે હા દોસ્ત જોયા ત્યારે પ્રતિબંધ કરવું શું હા ખરેખર કરતા નથી ને એટલે ના થાય દોષ જોવે છે એવું બોલે બીજા ના દોષો જોશે એટલે બીજા ના દોષો જોવા માલ ભરલાયો હોય એવું જોયે કોઈ પણ એ દોષ નથી આવતો શું કયું એને પછી કરવું જોઈએ ક્યાં આમ કેમ થાય છે ના થવું છે આપડે આપડે ભરેલો કે સમજવું પડે હું તમે સમજો આપડી ગામડી ભાષાની બધી વાતો ને પણ સર સમજણ પડી જાય સર સમજણ પડે કે આ ભરેલો માલ નીકળ્યો ભાષામાં દ્રવ્ય કે આ ભાવ પરિણામ છે હવે એવું બધું આવું બધું જુનુ આમને સીધા આવડે આ બધા શીખવાડ્યા છે પૂરતું બીજી વાત ભૂલી જાય એના કરતા આપડી ભાષામાં તેથી શાસ્ત્ર વર્તન ના કરું મોક્ષ થાય ને સાસરો ના પડે એવું ધંધો ત્યારે કરવો છે જ્ઞાન લઈ જો જે ભણવાનું છે એ કે છે દ્રવ્ય છે શું છે એમને મારે વાત નીકળે ને તે દ્રવ્ય અને અમે આરાધ્ય તે દ્રવ્ય એ ભાવના કહેવાય જે માલ ભરેલો છે તે જ નીકળવાનો કેવું નઈ સાત્ર આરાધે મારી માલ એ ભરેલાયેલો ને એમ આપડે વાંધો નઈ આપડે જે બઉ થઈ ગયું